आवे तो संग हठ तो संग नो भीड़ो आवे तो जकू संग हठ तो दादा भगवान ना हसीम जय कारो दादा भगवान ना અસીમ જયકાર ભગવાનના અસીમ જયકાર રાધા ભગવાન ના અસીમ જયકાર ભગવાનના અસીમ જય જયકાર રાધા ભગવાનના અસીમ જય જય કાર ભગવાનના અસિમ જય જયકાર સાદા ભગવાનના અસિમ જય જયકાર સા ભગવાનના અસીમ જય જયકાર દાદા ભગવાન અસિમ જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર દાદા ભગવાન ના જય જયકાર દા ભગવાન ના શમ જય જયકાર ભગવાનના असीम जय जयकार भगवान न अम जय जयकार दादा भगवान ना, असीम जय जय कार जयकार जय सत्संग नो भीड़ो आवे तो जकू संगत तो दत्संग नो भीड़ो आवे तो जंगाट तो नाम रूपी पारा पोतो दादाजी ने वसवर तो नाम रूपी पारा तो, दादा दादाजी ने वसवर तो सात संग नौ बीड़ो आवे तो संघाट तो सात संग नौ बीड़ो आवे जको संगठ तो दौड़ो संग दौड़ो दादा कने जैने मोक्षज खप तो दौड़ो दादा कने जैने मोक्षज खाप कुद्रत कुदरत जब ती संगन नाम कब्रसाने ने कुदरत जाती संगन नामे, कब्रसाने पड़ता हे बावा आज्ञा थी भरजे शुद्ध आत्मा नो चौ पड़ो हे बारजे शुद्ध आत्मा चो पड़ो ए बाज्ञा थी भरजे जीवता अमर चो पड़ो ए प्रज्ञा थी भरजे जीवता अमर चौ नाम रूपी पारा फोटो दादाजी ने वस्वर नाम रूपी पारा फोटो દાદાજી ને વસવ જય સચિદાન જય સચિદાનિદાન જય સચ્ચિદાનંદ પાછળ સુધી આવે છે અવાજ સારો આપડા સુરેશભાઈ પૂછે છે બહુ સુંદર વ્યવહારથી આ છે એટલે વ્યવહારથી કેવી રીતે આપણે રહી શકાય આમ તો સામાજિક દબાણોથી સામાજિકના પ્રેશનોથી એ વ્યવહારમાં સામાજિકના હિસાબોને પ્રમાણે હોય છે બધા એ પ્રેશનો હોય છે જ અને આપણે જાણીએ છીએ પણ મુખ્ય ખાસ કરીને સપ્તાહના દોરે કરીને જેવા હોય છે તેમાં એમને પૂછ્યો ચાલે કે દાદા ભગવાન નસીમ જે કહ રહું જે દાદા ભગવાને સંભાળ નિકાલ કરવાની ઉપર દાખલો આપ્યો હતો તે હજુ સુધી યાદ છે ને અમલમાં મૂકવું છું છે તો બહુ સારું અમલમાં મૂકો છો પણ અમલમાં કેવી રીતે મૂકવાનું એ આપણે સમજવાનું સમજી લેવાનું આપણે એ દાખલો શું છે તો કે પોલીસ ઓફિસર અને જમાઈ જોડે જેવું વર્તન કરો છો તેવું બધા જોડે કરવું કેમ શો છો શો છો કેમ ના એટલે આ સામાજિક છે દાખલો અને સામાજિક દાખલો આમાં સહેજે સહેજે ગમે તેવા ભલ ભલા ટાઈટ હોય છે એટલો નરમ છે બધા બિપિનભાઈ સમજી ગયા છે કે આ તો જોવાની રીતમાં ફરક નથી પડ્યો હજુ જોઈએ એવો પડવો જોઈએ ફરક દાદા મળ્યા પછી કેમ ના પડે આપણને રહેવા દ્રષ્ટિ બલી છે તો વ્યવહાર દ્રષ્ટિ બલી છે તો વ્યવહાર દ્રષ્ટિ બલી છે એટલે વ્યવા દ્રષ્ટિથી આપણે જોઈએ ત્યારે જમાઈ જમઈ દેખાય આપણને શું અને પોલીસ પોલીસ ના દેખાય ગમે તો ઓફિસર હોય કોઈ પણ હોય નાનાથી માળી મોટા મધ્યમ બધા જ દેખાય જ નહીં વ્યવહાર દ્રષ્ટિથી જોતા પણ વ્યવહારદ્રષ્ટિ ક્યારે જોવાય કે શુદ્ધાત્મક દ્રષ્ટિથી તત્ક્ષણ આપણને એક ફેક્શનમાં જોઈ લેવાય ફેક્શન ઓફ સેકન્ડમાં તરત વ્યવહાર દ્રષ્ટિ હાજર થઈ જાય પણ વ્યવહાર દ્રષ્ટિ આગને આગળ આપી છે આપણને એટલે એ વ્યવહાર દ્રષ્ટિથી આપણેથી ના રહી શકાય એના માટે છે આ સમજાયું કારણ કે દીકરો હોય જવાયમાં શું ફરક છે ડોટર ઇનલો હોય ને ડોટર હોય એમાં ક્યાં ફરક આવ્યો ઇનલો તો પેલો સામાથી આવ્યો પણ ડોટર તો ખરી જ ને બધી બહુ સુંદર સંબંધો છે બધા બહુ સરસ સંબંધ બધી રીતે એટલે ભેદ આખો ઉડી જાય બધો દ્રષ્ટિમાં ભેદ હોય તો ઉડી જાય શું दृष्टि में हम मूल आपने वेद ज्ञान थी वेद दृष्टि माली ए वस्तु जुदी है एम व्यवहार दृष्टि आज्ञा में आज्ञाए कर नरे पी एदी दृष्टि रहें करे व्यवहार में हेद ज्ञान थी ज्ञान मत तो ये चूक थे भूरो थे अपन नेूरो थे तर आई जाए દા સાહેબ બધેરું સાહેબ કેવા લાગે છે દીકરા છે ને જમા ભાણી બહેન તો ના ભાવે છે આ નહી હોય પણ જવાબદારી વધી છે એમની પણ જવાબદારી વધી જાણે છે ને તમને પેલું કે એડિશનલ ચીફ એન્જિનિયર રહ્યા છે तो मसन भाई ने ना फूल पाखड़ी आप वितरण विज्ञान सेंटर में बहु गमें सेंटर से। गमे एमने इन्वोल्व हो बहु गमे जेलो टाइम बने एट रीते हैं तो सवाल ए जमाई साथत करनी जो कई कर खोटू करता देखाय केव दे कारण आप रिवाज में जमाइंटे मर्यादा की बात थी अरे घर शांत रहू पड़े ए बढ़ो सामाजिक व्यवहार कहो आजादिक व्यवहार न कहवा तो भगवत व्यवहार कहवा हमें तो भगवत व्यवहार ऐसी आप लगे हमारी दीकरी खरीक नहीं <laughs> जमाई खरा नहीं જમીન નથી દીકરી થાય તો પેલો દીકરો દેખાય જમીન દીકરો બે ભેગા દેખાવા જોઈએ એટલે બુ નોર્મલ થઈ જાય આપણું સમજાયું ને એટલે કોઈના બધા તો છુ હોય કોઈ જગા શું લાગે છે તમે પૂછશો તમારે તો હોય જ નહીં સમજવા માટે હોય ને બધું આવું ના હોય પણ છતાં વ્યવહાર દાદાજી ના સાધુ પુરુષો વ્યવહાર પૂરે પૂરો જાણે એ તો આજે વ્યવહાર નીકળી ગયા તો બધા વેપારીઓને બધો વ્યવહાર શીખવાડે સાધુ પુરુષો કેવાય ને એ જ શીખવાડે એ આશ્ચર્ય જે બધા પૂછવા આવે છે સાધુ પુરુષ છે પૂછવા આવે ને તમે સાધુ પુરુષ દાદાજી દાદા ભગવાન અને આપ પણ એમ ઘણી વખત કીધું છે કે અમે મોક્ષમાં છીએ અમને મોક્ષ વર્તે છે દાદાજી એનો મતલબ જરા સમજાવશો એ તો આપણે વ્યવહાર કરીને જ્ઞાન દર્શન જ્ઞાન દર્શનના પ્રકાશથી આપણે એ વ્યવહાર અને જ્ઞાન દર્શનના પ્રકાશથી સાથે રહ્યા કરે એટલે જ્ઞાન દર્શન અને વ્યવહારથી પણ એ જ્ઞાન દર્શનના પ્રકાશથી રહે એટલે એના ચારિત્ર કહેવાય શરીરથી આપણે સમાજ અને સામાજિક મર્યાદાઓથી રહીએ અને સામાજિક બધા કાયદાઓથી રહીએ એમાં બધું જ આવી જાય એ રહીએ સામાજિક કહેવાય આખું ચલાવ બરાબર જયારે આ તો અંતરથી છે એટલે ખરું ચારિત્ર અને કહેવાય પેલું વ્યવહાર ચારિત્ર કહેવાય છે શું કહેવાય વ્યવહાર ચારિત્ર અને વિતરાક ચારિત્ર કહેવાય આટલો ફરક છે વિતરાક અંતરનું હોય અંતરનું એ દરેકને કંઈ ને કંઈ સ્વાર્થ તો આવ્યો જ હોય ના આવ્યો બને જ નહીં કે બધા પ્રમાણે પ્રયાસ કરે શું અને તમને બધાને બહુ સારું રહે સાધુ પુરુષો મહાત્માઓ સાધુ પુરુષો કહેવાય ખરા પરંતુ બધો બારનો વ્યવહાર તમને વ્યવસ્થિત જ જુએ હમને પદ્ધસર ના જુએ સમજાવ્યું ને પદ્ધસર જુએ એવું અમુક અંશે અપેક્ષા હોય પણ એમાં તમારી આ વ્યવહાર એટલે કે તમારા મન વચન કાયા કરીને તમે અને નિશ્ચય બે કીવા રહે છે સાથે એ જોવાની જરૂર છે કોઈ પણ સત્સંગ કોઈ પણ વ્યવહાર હોય કોઈની સાથે પણ હોય તમે આપતા પૂરતો અંદર અંદર હોતો પણ એ તમારે એ જોવાનું બરાબર જેટલા અવસર એટલું રહ્યા કરશે એને જ રત્નત્રય કહ્યું રત્નત્રય રત્નાત્રય એટલે જ્ઞાન દર્શન ચારિત્ર અભે ભાવે એક ભાવે હોય તે એ અંતરનું છે આખું એટલે એટલે આજે અંતરાત્મા દશામાંથી આગળ જઈ रत्नत्र दशा हो समझ आगर आई अनुभव दशा एनुभव दशा अन्भव दशा में स्पष्टपणे व्यवहार ए व्यवहार निधारा व्यवहारपण आखो परिणमित हो जाए निश्चय निश्चय स्वभाव थी स्वभाव गुणों की परिणामशीलता स्वभाव कर स्वभाव परिणम तो जाए એ બંનેનું પરિણમન અને પરિણતિ એક સાથે જ બે ધારાઓ સ્વરૂપે તૈયાર કરે એ અનુભવ છે એ અંશે હોય તેને અંશથી બધું ચાલ્યા કરે અને પછી એ થાય એનું પ્રમાણ શાસ્ત્રમાં તો આઠ મિનિટથી કંઈક ઉંચિત કિંચિત હું કહ્યું છે એટલે આજના કાળમાં આપણે દસ મિનિટ ગણવાની એને બરાબર અને સ્ટેમ્પ વાળું સિક્કાવાળું પરિણામ કલાકનું આમ તો ગુણવાનું અડતાલીસ મિનિટ થી થોડી ઓછું પણ કલાકનું બરાબર પાંચમો આરો છે એ હિસાબે પાંચમો આરો કારણ કે આપણે બહુ ઉદાર પછી બધા સમયની બાબતનો બહુ ઉદાર છીએ સમજાય ને બરાબર એવું છે બોલો શું બીજું દાદાજી એનો મતલબ એમ કહેવાય કે જે ક્ષાયક અમને કૃપાથી પ્રાપ્ત થયું તે હવે આ વચ્ચેના ધોરણે કરીને પુરૂષાર્થે કરીને રે જયારે જ્ઞાની પુરુષને આપને એટલે પુરુષાર્થે બરાબર પછે બધું હોય છતાંય આજ્ઞા તો આજ્ઞામાં તો હોય આજ્ઞામાં હોવું જ ગયું આજ્ઞા ના ચાલે જ નહીં આજ્ઞા તો બહુ અદભુત છે એટલા માટે આપણને જે શ્રદ્ધા એટલે કે દર્શન ગુણ શુદ્ધાત્માનો શુદ્ધ ચિત સ્વરૂપે જે આખો પ્રભાવ થયો છે અને અહીંયા બસ બસ ચાલશે એ તો બે આગળ આવો થોડું એટલે આગળ વચમાં આવી ગયો થોડા જુઓ થોડા બાર બા એટલે એમાં सौ भैन नीचे खुशी मुख क्या तो प्रश्न तो अन्व प्रमाण हादसा दर्शन शुद्ध चित्त तो प्राप्त है शुद्ध चित्त प्रमाण रही ना सकता है आप कारण के हजू व्यवहार में दर्शन आवरणों એટલે વ્યવહાર દ્રષ્ટિથી આજ્ઞા સરખી એ દર્શન આવરણો નથી જવા દેતી એટલે દર્શન આવરણો એ જેમ જેમ આપણા જાય તેમ તેમાં થાય એમાં ક્ષાયક દ્રષ્ટિ છે ક્ષાયક દ્રષ્ટિ એટલે ક્ષાયકતા એટલે શું કે નિર્ણય નિશ્ચયથી નિઃશંકપણે હું છું અને હવે આ કૃપા પ્રાપ્ત એવું મારો શુદ્ધાત્મા પદે કરીને નિર્ણય નિશ્ચયથી કેવળ આ નામધારી સ્વરૂપે નામ સ્વરૂપે હું આજે કેવળ વ્યવહારથી છું કેવળ વ્યવહાર સ્વરૂપે એક ક્ષાયક કહેવું એ દ્રષ્ટિ શું છે કે શ્રદ્ધા ગુણ ખુલ્લો થાય છે જ્ઞાન પ્રાપ્તિએ કરીને બરાબર જ્ઞાન પ્રાપ્તિએ કરીને અને લક્ષ્ય સાથે અનુભવના સ્વાદથી હોય નહીં ત્યાં સુધી શ્રદ્ધા ખુલ્લી નથી થતી आज कारणों शास्त्रो में बदा शास्त्रों बदाज सांप्रदायिक बधी दृष्टिओ बदा शास्त्रों भारत में तो श्रद्धा ने परम दुर्लभ कहीद्धा परम दुर्लाहा प्राकृत में एवं कहूं पदमाग्यम दुर्ला श्रद्धा परम दुर्लभ है परम एटे ए प्राप्ति थी ये बहुज मुश्किल है श्रद्धा कोने कहवाय कोई कोईपण बाबते अपने श्रद्धा होली शांति वर्त्या करें पर श्रद्धा होली सहली नहीं व्यवहार में व्यवहार थी भगवान जीवा भगवान साथ होता अपन शंका कृशंका आ श्रद्धा रे भगे बेव रीते रह समझे भगवान ने भगवानी हाजरी एम एक कल्याण भावना एक જે ફરજ શું હોય છે કે જ્યાં જ્યાં શ્રદ્ધા ડકતી હોય ને એને શ્રદ્ધા એની પાસે જે કઈ પુણ્યના યોગ્ય હોય એને શ્રદ્ધા પાછું ફિટ કરી દે શ્રદ્ધા ફિટ કરી દે એટલે બધી રીતે અશ્રદ્ધાવાન જોડે પણ એવી રીતે રહે એને શ્રદ્ધામાં વધારે થતો જતો જાય એટલે વ્યવહારની વાત છે હા જ્ઞાન જ્ઞાન તો હોય નહીં પણ ત્યાં દરેક ભગવાનની હાજરી તો બધે જ છે બરાબર હમ આપણે શકરાચાર કહીએ ખરા અણુ અણુમાં કણકણમાં બોલીએ છીએ પણ એ વ્યવહારથી બોલાય શું એટલે વ્યવહારના જીવોને અને વ્યવહારમાં જ આ વ્યવહાર બરોબર તરીકે જ હોય એ બધા માટે આનો આછો પાત્રો અને અણસારો રહ્યા કરે એટલા માટે આ વાત છે બરાબર ના સમજે અને એવો અણસારો રહે તો જ ભગવાન અને ભગવાનની હસ્તી અને એને કારણે ભગવાનનો કંઈક ડર રહ્યા કરે નેગેટિવ ગમે તેવો હોય તો પણ ડર રહે પોઝિટિવ ગમે તેવો હોય તો પણ ડર રહે નેગેટીવ હોય તેને પણ ભગવાનના નામે જ નેગેટીવ પણ એમ ના રહે પોતે પોતાની રીતે નેગેટિવ ના કોઈ દિવસે આપ સમજ્યા કોઈ દિવસે ના રહે કાયદા ભગવાન હાજરી કરી શું કરીએ શું હશે નહી સમજે શું કરે એ શબ્દ વાપરે છે ને એ ભગવાન હાજરીનો વાપરે છે એ વાપરે એટલે પવિત્ર થઈ જાય બધો જ વ્યવહાર આપણો આ કહેતા સાહેબ બહુ છે એટલે આપણા દરેક પુસ્તકો રીતે હોય ક્રિશ્ચનિટી હોય તો એમને એવી રીતે હોય જુદાઇઝમ હોય તો એવી રીતે હોય હિન્દુ ધર્મમાં પણ આ રીતે હોય બધે જ આવી રીતે હોય શબ્દ બધે જ ઈવન આપડા જૈન દર્શનમાં એના પ્રમાણો છે એના પ્રમાણો છે પણ વિતરાક શબ્દ મુખ્ય છે જૈન દર્શનમાં વિતરાંક એ પ્રેચ્યો શબ્દ છે માણસ માત્ર ગમે ત્યાં હોય આફ્રિકાનો હોય પશ્ચિમનો પૂર્વનો ગમે તેનો હોય પછી પાતાળ હોય તો પણ બધા માટે કારણ કે પાતાળ આપણે અહીંયા મધ્ય લોકમાં જ છે કે નીચે નથી આપણી નીચે તો દેવી લોકો જ પાતાળ ના પાતાળી દેવો છે બધા અને પાતાળી દેવો નીચે આવે એટલે દેવોની હાજરીમાં એમની નજરા નજરો નીચે બધે એમને ભૂગવટાવાનું છે દેવું છે પાતળ પાત્રવટા માટે પાતળનું દેવું હોય પાછા બધા દેવોની બધી શક્તિ ખરી ને કારણ કે ભૂગવટામાં નિમિત્ત નેમિત પણ રહેવાનું જ ને કિનારે હેકૂલોને રે જ અને હાથનીમાં જે છે ભગવતો એ પોતે નિમિત્ત ને પોતે એટલે એને બહુ પાવરફુલ હોય ગુજરાતીમાં ના એટલે એમને બહારની નિમિત્ત જરૂર ના પડે એટલે પોતે જ નિમિત્ત પડે કે આવું હતું ને આ ક્યાં થયું એટલે એમ પોતે પોતાનું માળખા કરે પછી બહુ સરળ માળખાય તો પછી ત્યાં નક્કી પણ એમનું હોય તે એકદમ એવું જ થઈ જાય કે હવે આમાં ના ફરતી ફસાઈએ શું કહ્યું તો ત્યાંથી સ્ક્રીન થી મારી ન્યૂઝ કેછળે સીધા પાવરફુલ જીવન આવે શકે સમજાવ્યું ને મનુષ્ય ના મનુષ્ય જ ના હોય એ પૂદગલ પ્રકાર બહુ જુદો છે જેવો દેવ લોકોનો પૂદગલ પ્રકાર છે ઉર્ધ્વ છે અને આ અધો છે પ્રકાશ અધો પ્રકાશ એટલે ઉંધા મારે આમ છતર અહીંથી જતા જ કાતાળમાં જનાર હોય ઊંધા માળે અને દેવ જન્મથી જ એવી રીતે પડી જાય છે જન્મના પ્રકારોમાં ફેર પડે અને દેવ ચવન કહે છે એ ચવન ના કહેવાય એ પચકયા કહેવાય હા ઊંધું બોલવું સમજવું ને આવું અને બીજું બધું તો અહીંયા આગળ હમ ઓરજ ઓર ડોક્ટર સાહેબો નહી છે જીવે ક્યાં ક્યાંથી ક્યાં ક્યાં કેવા પરિસ્થિતિ એમાંથી નીકળવું પડે છે અને સમજણ પડી ગઈ પછી અમે કાચા ના પડાય છો બરાબર છે પણ તમે તો પાકા થઈ ગયા પણ અમને કરજો પાછા ખરું નહી છે બરોબર ને અરે ના ના એ આપણે નથી થયા એમને કહેવાય આ તો પ્રદીપ કે છે હમ આપણે નહીં એનું એક્સેપ્ટ કરી દેવાનું પ્રદીપ ને તો કહેવું પડે ને ભાઈ કે વ્યવહારથી એને પાકા થવાનું છે ને શું આ વ્યવહાર થી આત્તપુત્રનું પદ મળ્યું ખરું પણ એ પદ બહુ શાનદાર થાય એ જોવાનું મળે છે નહીં થાય દાદાજી દાદાજી દાદા ભગવાન એમ કેતા એટલે આ તો એવું થવાનું છે પણ એમ કે લોકો કેશે કે જુઓ એમ કે આપતા પુત્ર ફ્રોમ ઇન્ડિયા એમ કરીને આથી વાત સાચી છે ને અત્યાર બની જગ્યા છે બને જ છે અત્યાર બને છે તમે જ્યાં જ્યાં જાઓ છો તમને અનુભવ થાય નથી તો તમે જ્યાં જ્યાં જશો અનુભવ થાય છે બધે થાય હમણાં તો દાદા ભગવાન જે બધા વખાણ કર્યા છે ને એના આધારે છે વખાણ નો સવાલ નથી બખાણ સવાલ છે જ નહીં કોઈ દિવસ આપણે વખાણ જેવી વસ્તુ જ ના એટલે એન્કરેજમેન્ટ વાળે એ જીત એન્કરેજમેન્ટ કંઈ કરવાથી નથી થતું કરવાથી થતું વસ્તુ ભાવ છે આખો બધા હૃદય છે દિલ છે બધા દિલ બહુ સમજવા છે એટલે દાદા કહ્યું ને મહાત્માઓ તો છે દિલ વાળા છે એટલે હવે દિલવારા ભલે એટલે દિલવારા જવાબદારી આપડી વધી પડે શું કહો છો તમે ખરું કે નહીં સંભાળવું જ પડે હમ બહુ સંભાળવું પડે વ્યવહારમાં વ્યવહારમાં મહાત્માઓને બધા કહ્યું છે કે આપણે કાચ કાચના વાઘરની બાબત બધા એકબીજા જોડે રહ્યા છો અને ઘરમાં તો ખાસ કરીને શું કયું બરાબર છે ઘરથી શરૂ થાય ને બધું વ્યવહાર શીખવાનું ઘર સિવાય થાય જ નહી ઘરથી જાય શું કરચાઓ બઉ સમજી ગયા બધા પાક ખરું કે નહીં આપડી યુથ કોન્ફરન્સ ભરી પણ કેટલો પાકો થઈ ગયો બઉ એને ફાયદો થયો છે એ લોકોને આ વખત ની યુદ્ધ કોન્સ મોકલો એટલે નાનકા નહીં એટલે લાભતા એવું કરો હિ શાદી તે વખત ના થઈ હોય તો એ બે મોકલજે સાદી તારી તરફ થઈ જશે સાદી તો ફોડો થાય ને તરત પછી ચટપટ ની ઉંમર આવી ચટપટા થાય નાનો વ્યવહારમાં પાકો છે બહુ પાકો છે તિરત તો બહુ પાકો છે બધી રીતે બધા શીખવાડેલો છે અમારા ગુરુજી એ બધા શીખવાડેલા જયમેશજી નું બહુ સારું બે ભાઈઓનું કુલદીપકજી અને જયમેશજી મળેલો એટલે આવું છે વ્યવહાર મિત્રો વ્યવહાર જ મુખ્ય છે વ્યવહાર મુખ્ય સાથી છે કે નીચેની હાજરીમાં ઉદભવેલો છે शू कहूं निश्चय में उद्भवेल एट्लाज व्यवहार मुख्य है कि जो पो आप निश्चय में प्रस्थापित करती व्यवहार की अवस्था अवस्था होने परिस्थिति परिस्थितिओ निश्चय निश्चय स्वरूप अपन प्रतिपादित करते जता जाए तो व्यवहार आखो भगवत व्यवहार कहवाय आप व्यवहार શું કહ્યું એ આપણા જ્ઞાન એક પ્રતિપાદિત કરતો જાય પછી ભેદ રહે ક્યાં કરીને ઊન ના જે મને આમ નહીં મને આમ કહ્યું એવું થઈ ના શકે કોઈ દિવસ ક્યારે પણ ના થાય સમજે પણ પછી વ્યવહારમાં ભેદ દ્રષ્ટિમાં ભેદ કરીને ભેદ થઈ જાય એમાં આજ્ઞાનું તો બધે વાતો થતી જતી જાય પરંતુ એ વાતો થોડો ભેદ રહે આપ સમજ્યા એ શાબ્દિક થાય અને એક દિલવાળા બિલવાળો ભાવ વ્યવહાર હોય શાબ્દિક વ્યવહાર પણ હોઈ શકે છે આજ્ઞાધર્મ કરીને અને દિલવારો વ્યવહાર પણ હોઈ શકે છે સુરેશજી શું કહો છો તમે શકે છે અને દાદા ભગવાને આજ્ઞાને એટલું સુંદર કહ્યું છે આપતા સૂત્રમાં કે અમારી પાંચ ફંડામેન્ટલ અમારા વાક્યો એમાં આજ્ઞા શબ્દ નથી વાપર્યો અમારા પાંચ ફંડામેન્ટલ વાક્યો ફંડામેન્ટલ તરીકે છે ફંડામેન્ટલ એટલે એ તો વ્યવહારમાં હોય ને ભગવાનના બંને પક્ષે હોય હોય કે નહી ફંડામેન્ટલ ફિક્શનલ હોય જ કોઈ દિવસ ફંડામેન્ટલ બધું જ ફંડા આજે શબ્દ બોલે લોકો યંગ લોકો જરાબેન બહુ બૂમ પાડે છે હું ફંડા શું બોલે છે આપડે મોડર ધજ એવું છે દાદાજી આ શ્રદ્ધા ગુણના કારણે આ શ્રદ્ધા ગુણના કારણે જે આપના પાસેથી ઘણી વખત સાંભળ્યું છે અને શ્રીમદ રાજચંદ્રજી પણ કહ્યું છે એમણે કે અમને માણસ માત્રા પર ક્યારે અવિશ્વાસ ના થાય વિશ્વાસ જ રહી એટલે શ્રદ્ધાનો ગુણ એટલું બધું કામ કરે છે આ કર્મ એવું રહેવું બહુ મુશ્કેલ છે કે ગમે તો આપણું ઊંધુ કરતો હોઉં તો દેખાય ઊંધુ કર્યું કેટલા અનુભવ થયા છે તો પણ અવિશ્વાસ ના આવે ખરી રીતે સારું લક્ષણ નથી સારું લક્ષણ નથી કેતો વ્યવહાર જરા ગબડવાનું કે આટલું બધું ભૂલાપાળું નહીં સારું બરાબર એટલે એને કહે કે આ ભૂરાપળું નથી નીકળી ભલા થાવલમંત એ ભૂલપણ ના કહેવાય સમજે પણ ભૂલપણમાં ભલમંતોપણમાં ભલમનસિંહ અનુભવથી એ ભલમંતરે ત્યારે તો બધું એમને ભૂળાય એટલે પછી સરળ કહેવાય એમને શું કેવાય સરળ કહેવાય સરળ કહેવાય એ ભૂલ ભૂલપણ પણ બધું સરળ ભાગ આખું નેચરલિટીમાં આખું કન્વર્ટ થતું જતું જાય એ આપણો ડિસ્ચાર્જ ભાગ આખો કન્વર્ટ થતો જ છે બધો ખ્યાલ આવે ને નિશ્ચાત બાદનો જેટલો નિકાસિતપણું નીકળતું જતું જાય અને મારું પર શું જાય એમ આવી રીતે થાય આપણું નિકાસિતપણું એટલે મન માણી કયા સ્વરૂપ કાયામાં જેટલું નિકાસિત પણ એ નીકળી જાય પણ આજે કહીએ છીએ ને આપણે કે તેઓ તો ના જાય તેઓ તો લાકડા સાથે જાય જયારે છેલ્લી ક્રિયા થાય ત્યારે સમજવું એટલે સ્વભાવ જઈ શકે છે સ્વભાવ જઈને પણ ટેવ એટલે કે એની ડબ હોય ને બીબુ હોય ને એનું જે પડી ગયું હે એ ડબ તો શેર સુધી જ કરે ને એવી વાત છે પણ પછી એને એને પછી ટેવ પડી તો દૂર કરીએ છીએ આપણે બરાબર હવે સમજે એ ઢબ નેચરલ હોય ત્યારે નેચરલ તમે કશું જ ના કરે જ્ઞાની પુરુષના ગરમ થયેલું કે દેખાવું એ બધું હોય તે સામાન્ય સમજી ના શકે બધા એને સમજી ના શાય કેમને ગરમ થવા પણ આટલા કેવા સરસ છે કા છે એ સાચે સાત ગરમ છે સમજાય છે દાદાજી તમે તો દાદા પપ્પાને જોયા નથી એવી રીતે અમારા આવ્યું નહી છેલ્લે છેલ્લે પાછળ નાઓમાં તો કારણ કે પાછળ નાઓ જે જોયું કે બહુ થયા છેલ્લે બધું જુદી રીતે રહેવું પડશે દાદા જુદી રીતે રહેલા પણ દાદાજી અચ્છા અમે થોડા હતા ત્યાં અમે બધા ઝાટકતા હતા દાદા બરાબર હારી ભાઈ ઝાટકતા હતા પણ આપતા પુત્ર કોઈને ઝાટકલા નહીં ખાસ ના કહેલું અમુક અમુક વખત અમુક જ કહ્યું અમુક એ તો તમારી તે વખત હતી ને પચીસે કેવું કે દાખલ ચાલે નહીં દાદાજી આપનું વડવાનું દેખાય પણ અમારી ભૂલ નથી દેખાતી દાદાજી પછી અમે સમજીએ કે બાર લાગશે થોડી કઈ વાંધો નહીં શું બાર લાગશે દાદા કે છે આત્મા કંઈ બધાને કોઈને એનાથી કોઈને દોર વાગે માગે કે કોઈને વાગે એવું એના માટે હોય જ નહીં પણ કેટલો બધો મહાપુણ્યશાળી હોય ત્યારે એને ટપ્પર પડે એ તો પડી શકે જ નહીં કોઈ દિવસ પડી શકે એ તો ઉપડે આ પૂતગલ બીજા પૂતગલને સ્પર્શ કરવું બનતા કોઈ દિવસ સમજી ગયા અને ના હોય બરાબર સમજ્યું પૂતગલ તો બહુ જ રિએક્ટિવ એટલું બધું રિએક્ટિવ છે નજીક જોડે હોય તો એ રિએક્ટિવ થયા કરે નાસનભાઈ બહુ સમજવા જેવું છે આ બધું એટલે આ મન વાણીને કાયા આજ્ઞા આવી ગઈ એટલી એની પવિત્રતા સચવાય તો ઉત્તમ છે બહુ ઉત્તમ છે એ મન વાણીને કાયા આખી કુદરતી કઠપુત જેવી છે શું કહ્યું વાત એવી છે એટલે જેવી કુદરતી છે એટલા માટે કુદરતી પ્રમાણ થી કરે પણ વ્યવહારમાં પણ એ કહે છે કે આપડે કટપુટ જે આપણને ભગવાન રચાવે છે એવું બધા બોલી ઉઠે છે બધા નથી બોલતા એવા સંજોગો લાગે તારે આપણે બધા બોલી ઉઠેસ ના કશું પહોંચી હોય જઈએ તારે જ બોલાય એકદમ તો નહીં એવું જ ને ના પહોંચી હોય તો બોલવાનું આપડે ભગવાન તો કહી દઈએ તો વાંધો ના આવે ભગવાનને કોર્ટમાં આવે નહીં કુશ કરું તો નહીં હે કોઈ એક્ઝામિનેશન ના કરે ક્રોસ એક્ઝામિનેશન ના કરે શું થાય સુરેશ નહીં સુધી આપણે ફંડામેન્ટલ વાક્યોની વાત કરીએ પાંચ ફંડામેન્ટલ વાક્યો દાદા ભગવાનનું આપતો સૂત્ર એવું છે એ બાબતે કે અમારા પાંચ ફંડામેન્ટલ વાક્યો બુદ્ધિથી પણ જે આ જગતમાં સમજશે તેમનો વ્યવહાર અને વ્યવહાર જીવનમાં એ સુખી સુખી થઈ જશે એને દુઃખનો ઓછા નહીં પડે દુઃખો આવશે ખરાબ પરંતુ એને ઓછાયા નહીં એટલે અસરો કહેવાય અસરો ઓછા એમાં નહીં હોય દુઃખ દુઃખ સ્વરૂપે થઈ જશે આ પાંચ ફંડા વચ્ચે ત્યારે એવી બુદ્ધિ હજુ નથી એવું નથી આમ ભરી નથી ભરવાર્યું છે વિશ્વમાં અહીંયા ભારતમાં બહાર બધે છે પણ એનું પ્રમાણ એટલું બધું ઓછું છે એટલે આ વિજ્ઞાન એમની પાસે જઈ અને એમના મારફતે પછી એ પ્રમાણથી નીચે બાળપોથી વાળા મધ્યમ વર્ગના હાઈસ્કુલ વાળા કોલેજ વાળા એ બધાની ભાષા માપુ પડે શું ગોત્સાહ તમે કામમાં લાગશો નહીં તમે કયો ક્લાસ ભરશો ધીસ કોલેજ ભરવા છે પેલાની વારે કોલેજ ક્લાસ ભરે સમજ્યા ને હા અને આતા પુત્ર રહ્યું પાછું ખરું જ નહીં કોન્ફરન્સમાં પરીક્ષા પરીક્ષા બહુ બીજી કહેવાય એટલે પછી અમને બોલાવી લે સારો સમય કાઢી શું અને પુષ્પાનો નંબર લાગે છે બહુ સરસ એટલે એમસી ખરેખર બઉ સારું બંને નક્કી કરે કોન્ફરન્સમાં જશે ને બહુ સારું કામ કરશે ના પણ એમને સ્વતંત્ર બોલાવો હા સ્વતંત્ર બોલાવો તરીકે બોલાવો ના ત્યારે ખરેખર એમનું મેં એક અમદાવાદ નું સત્સંગ થયો છે ને કવિરાજના પદો ઉપર કવિરાજના પદ ઉપર શરૂઆતમાં જે સમજાવે છે ને બહુ સુંદર સમજાવે છે મને લગત કેફેટો હશે આ બહુ સરસ છે આ અક્રમ વિજ્ઞાન માં આપવા જેવી ઈચ્છા ખરેખર એટલું સરસ સમજાયું છે એ પદ ત્યારે એ પદ નો ખરો સત્સંગ એવી રીતે નીકળે સમજે કંગણા થોડી અરબી ભાષામાં સરસ આમ તો બહુ સરિત્રાજ ભાષા પણ અરબી ભાષા કરી નાખે એટલે લોકોને જ્યાં હળવા પડવું લાગે તમને કહેવા દીધી તમને અને પાછું સૌરાષ્ટ્રના વરખરાટ પાગડી નાખશે કેમ દુરુક એટલે ભાષા થાય બધી ગાંધીજીએ કહ્યું કે આ તો સૌરાષ્ટ્રની પાઘડીનો એક જ વર્ગ ખુલ્યો છે પણ બધા ખુલશે તો જોજો તો ગમે તેને વર્ષ આખો દેશ આઝાદ થઈ ગયો ગમે તેને વર્ડ આપી શકે હા શું થાય છે દાદાજી સૌરાષ્ટ્રની પાઘડી વરવારી કેવાતી હતી આપડા રાજસ્થાન હોય ખરી ખરી અમુક જગ્યાએ નહીં ખરી શું દાદાજી એક હમણાં જે બધો સત્સંગ થયો ને त्या एक बात एम निकली थी कि प्रतिक्रमण करता करता आखिर दर्शन भूल पकड़ाय दोषन मूलिय कहवाय प्रतिक्रमण नहीं होत दर्शन सुधी थी जाए पकड़ाय बहुत हायर प्रकार कहवा बहुत सारू कहूल કયા પ્રકાર લેવલે પકડાય છે એના પર હાથ નીચેના લેવલ પ્રકાર પ્રતિક્રમણની વિધિ મૂકવી પડે મદ્યાન પ્રકાર રહેવાય તો જોવા જાણો પુરુષાર્થમાં જેટલી ને કામ થાય બરાબર પોતા ઊંચું પ્રકાર કહેવાય શું એટલે તે જ એમાં પણ વિધિ થઈ તો કામ થઈ ગયું વિધિ બહુ અગત્યની પ્રતિક્રમણ વિધિ બરાબર પ્રતિક્રમણ વિધિ એટલે આપણને ભૂલ દેખાય એટલે અતિવારો બધો ભાગ છે કે જે પ્રતિ કરીને વિધિપૂર્વક આપણે પાછા આવીને પાછા ક્રમણ સ્વરૂપ આ મન માણીકા રહે એવામાં આવી જઈએ છીએ ક્રમણ એટલે કે સાહજિકતા શું કહ્યું સાહજિકતા નદીનો ફ્લો હોય એને ક્રમણ કહેવાય નોથ નેચરલ શું ક્રમણ કહેવાય ક્રમણ શબ્દ એટલે શરીરના એના કોન્ટેક્ટમાં છે એ શબ્દ ક્રમણ એટલા માટે અતિને પ્રત્યે આવ્યું સમજાયું બરાબર ભગવાન હાજરી છે ને એટલા માટે અને આપણે સમય થઈ જશે ત્યારે પહેલા આપડે આપના સૂત્ર એસ એમ પટેલે ત્રણ પૂછ્યા છીએ જોઈ લઈએ દાદા આ બોલો બોલો આપડે જોશી એટલે બધા સમય આપણે જે હમણાં ભૂળ અને ભલમન સાહે ની વાત અને ભલમન જે વાત કરીએ આપણે એમાં જાણીને છેતરાવું એ ભાગ શા એ તો બહુ અદભુત ઊંચા ઊંચી બલવનસાઈ થઈ એટલે એમાં સરળતા અને બલવનસાઈ બે છે સહજ પરિણામ સાથે પૂરી જાણકારીમાં પૂરી જાણકારી હોય છતાં જાણકારી જાણકારી સ્વરૂપે જ રહ્યા કરે અને છેતરાય એમાં દેવું પેમેન્ટ કરતો જાય કઈ સમજ કામ તમારે જેમને જ્ઞાન લીધેલું છે એ તો આ પ્રજ્ઞા સમજ પ્રજ્ઞાથી પ્રજ્ઞાથી જ કામ કરે અને સમજ એટલે શું કે જેટલી સમજ આપણી સમજણ પડી ગઈ હોય ગળ ગઈ હોય તે ભાગ સમજમાં પરિણમી ગયેલો હોય એને પચેલું કહેવાય એને પચેલું કહેવાય આપણને સમજે એવી રીતે અમે આ કરીએ એ સમાજમાંથી એ સમજમાંથી પછી આપણા પાછા બીજા વ્યવહારોમાં આ બાબતો ભૂલ થતી હોય અસહતા એમાં તે તરત જ સમજાવ ત્યાં આગળ આપણને અંતરથી એ સમજે કરીને પાછી ભેગી થતી જતી જાય એટલે આપણને આપણા માટે જ આપણા વ્યવહારના અશુદ્ધિના વ્યવહાર પ્રકારોમાં આપણને આપણાથી આપણને જ બિરદ મળતો જતો જાય સમજવ એટલે સમજનું સમજ જેટલી પચેલી હોય એટલો ભાગ આપણને પોતાની જ કામ કર્યા કરે ये तो दरक ने हो बु कहीं, कहीं कहीं ना कहीं प्रमाणी हो दर ने जितने आखू पोता बोध स्वरूप थे करे हम एम सत्संग सत्संग तो शू कि समझ स्थिर थी समझ पड़े विज्ञाननी एम अपनी समझ अपन गढ़े प्राप्त थाय स्थिर जती जाए एना सत्संग सत्संग वातावरण बहुत अगत्यन छा સત્સંગનું વાતાવરણ તો બહેનો ભેગા થાય બહેનો ભાઈઓ પછી જનરલ સત્સંગ ગમે તેવું હોય પણ ભાવ તો અવશ્ય રાખવો જ જોઈએ કે સત્સંગ અને સત્સંગના નિમિત્ત જ્યાં ને જ્યાં પ્રકારે જેવા પ્રકારે હોય અને જેવા પ્રકારે આપણને વ્યવહારથી હોવા ઘટે એમાં દરેક પ્રસંગોમાં હાજર હોવું જ એ મારો વ્યવહારથી નિશ્ચય છે મારા શુદ્ધાત્માના પક્ષમાં હું શુદ્ધ આત્મા છું માટે સમજે ને અને શુદ્ધાત્માસુ ના હોય એના માટે પણ આવો નિશ્ચય એને નિશ્ચય પ્રાપ્તિના સંજોગો પ્રાપ્ત કરવા માટેમાં એટલો બધો ઉપકારી થઈ પડે છે કે તે વખતે પુણ્યના બહુ સુંદર સર્જનો થાય છે બહુ સુંદર સમજે દેવ રીતે છે એટલે એ ભાવ ખસે પછી ત્યાં આપણે બધા થયા આવીએ ત્યાં પ્રકૃતિઓ તો ભિન્ન ભિન્ન હોય બધું હોય આ હોય તે હોય છતાં આપણને મહાત્માઓ હોય છતાં મહાત્માઓમાં દરેકને પ્રકૃતિ પ્રકૃતિના લક્ષણો વધારે લક્ષ્મી રહેલા હોય તો એ રીતે રહેતા હોઈએ આપતા પુત્ર એકબીજા સાથે રહેતા હવે એમને બધું અઘરું થઈ ગયું એક બીજા સાથે રહેવાનું પણ જેટલું રહેવું હોય તો એમને પણ એ પ્રમાણે રહેવું પડે સમજે બહુ જ રહેવું પડે શું અત્યારે સંપથી રહેવા માટે સામાજિક અને સામાજિક પ્રમાણે સમથી રહીએ જુદું છે અને સમજથી અને સમજતી સંપના રે બઉ જુદું શકું સંપ બહુ મોટી વાત છે આ તો બહુ ખ્યાલ સમજવા જેવું છે હમ એટલે મહાત્મા મહાત્માનું લક્ષણ શું કે જ્યાં આગળ બી સિનિટી જેવું બધું વાતાવરણ જ્યાં સર્જન વાઇબ્રેશન હોય ને ત્યાં આગળ એ પોતે પોતાના જે કંઈ ક્રિયાએ કરી મૌન ધાવે હોય તો મૌન ધાવે આ હોય તો આ હોય જે રીતે હોય તે રીતે ત્યાં આગળ બે વાતાવરણમાં પાછું વીસ યુનિટનો ભાગ આખો મારો થતો જાય અને કોઈને અંદરથી ગાવે કરીને પણ અંદર યુનિટી થતી જતી જાય અને ભાવનાત્મક ઇન્ટીગ્રેશન કહે છે ભાવનાત્મક ભાવનાત્મક ઇન્ટીગ્રેશન એ મહાત્માઓ એના નિમિત્તો છે અને આપતા પુત્રો ઊંચા પ્રકારના નિમિત્તો છે સમજો ભાવનાત્મક એ બહુ સુંદર છે આ તો એટલે આપણે હોલિસ્ટિક વિઝન એન્ડ ઇન્ટીગ્રેટેડ લીવીંગ કહ્યું ને આ રીતે ચાખવું ખેલાબર ને એટલે તમારે હવે એ નિબંધ તૈયાર કરીને આપી દેવાનો છે એટલે જે કોન્ટ્રીબ્યુશન હતો એક બે દિવસમાં લાગી જજો પાંચમી તારીખે લઈ આવવાનું છે અમદાવાદથી આવ્યું નથી હજુ અમદાવાદથી તમે એટલા જ છો ને અમદાવાદમાં તો તમારા ગ્રુપના એ ખરા ને પાંચ છ નું ગ્રુપ છે શાહ સાહેબ તૈયાર થયું છે થોડું ઘણું એક બે ચેપ્ટર બાકી રહ્યા છે એટલે તમે જોડે નહીં જાઓ તો તમારું કોન્ટ્રીબ્યુશન આપી દો જે આપણે પાસ પાનાનું અપાયું તે બે દિવસમાં આપી દઈશું ઇન્ટીગ્રેટેડ લીવીંગ ચાલે કે નહી કે ના ચાલે કારણ કે એમાં હોલિસ્ટિક વિઝન હોવી ના હોવી બરાબર નથી પણ હોલિસ્ટિક વિઝન શું છે ને શું નહીં આપણે શું છે ને આપણે કેવી રીતે હોલિસ્ટિક વિઝનથી હોઈ શકીએ હું ગમે તકું હું ઇસ્લામ ધર્મ પાડું છું ચાલો કે મારે હોલિસ્ટિક વિઝન કેવી રીતે કે ઇન્ટીગ્રેટેડ લીવીંગ મારું હોય સમજે ને અને ઇન્ટીગ્રેટેડ લીવીંગ હોય તો મારા કટ્ટર દુશ્મનને પણ આજે હું ભારો દુશ્મન ઉપર ઉપર નીકળી ગયા છે પણ અંદરથી વાલો લાગે છે તો પેલા એવું બનતું હતું આજે ઓબ્જેક્ટિવ હા વ્યવહારથી વ્યવહારથી વ્યવહારથી ઇન્ટીગ્રેટેડ લિવિંગ એટલે હું માણસ છું અને માણસને માણસની ભૂમિકા બધા છીએ જ આપણે ભલે હું ઇસ્લામ છું કે જીવ છું યહુદી છું કે ક્રિશ્ચન છું કે હિન્દુ છું કે શીખ છું કે બૌદ્ધ છું કે પારસી છું કોઈ પણ છું એમાં મને ઇન્ટીગ્રેટેડથી લીવીંગ દેવામાં મને શું વાંધો આવે મારું પારસી પણ ક્યાં જતું રહેવાનું હતું મારું હિન્દુ પણ ક્યાં રહેશે મારું જૈન પણ ક્યાં જવાનું હતું કોઈ લઈ લે છે ઇન્ટીગ્રેટેડ લીવીંગ એટલે શું કે માનવ અને માનવતાના ગુણોથી માનવ તરીકે દેશ અને વૈશ્વિક સ્તરે લોકલી પણ અને દેશ ભાવનાથી પણ અને વૈશ્વિક ધાબાથી પણ રહી શકે લોકલી તો સાચું જ ને લોકલી લોકલ લીવીંગ બિગિન્સ ફ્રોમ હોમ એટલા માટે હોમને સ્વીટ હોમ કહ્યું શું કહ્યું સ્વીટ કોઈએ એને બીટર હોમ કહ્યું કોઈએ કોઈ કોઈએ નથી કહ્યું સ્વીટ હોમ એ તમે તમે લોકોએ છોડી દઉં એટલે આપણે આપણે સાદવાદ શબ્દ મૂકીએ તો કાંઈ એવું કહી જશે ઇન્ટીગ્રેટેડ હા રીતે એટલે આપણું વક્રમ વિજ્ઞાન કામ કરવાનું છે અક્રમ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન વર્લ્ડની ભાષામાં દેશની ભાષામાં બધાને આપશે અને આપણે લોકલી આપણી જે આપણે અનુભવ કરવાની થશે ને એ જ ભાષા આખી એ લોકભાષામાં પરિવર્તિત થશે એટલે લેક્ષિતો નાખવું એ પ્રમાણે થઈ જશે ઇન્ટીગ્રેટેડ લીવીંગ ઇનસાઇડ જ હોઈ શકે આઉટસાઇડ કેવી રીતે આઉટસાઇડ જોવાની જરૂર નથી પણ દરેકને પોતાની મહત્તા સમજાશે કે મારે આ સુખી રીતે મારે રહેવું છે અરે અફીડનો ધંધો છો ચાલો પણ અફીડના ધંધાના બધા ધંધાધારીઓ જોડે જોડે મારો શું દોષ છે મારો ઇન્ટીગ્રેટેડ વાળો હોઉં તો બરોબર ને કઈ રીતે ઇન્ટીગ્રેટેડ મારી પાસે પૈસો જ વધારે હતો પણ મને લાગે કે લોકોને ક્યાં મારે બીજા દુઃખ આપે છે નહીં દુઃખ મારો પૈસા આમ જ વાપરવું ના સમજાયું એવાય નીકળે ને ઇન્ટીગ્રેટેડ લિવિંગ ઇન્ટીગ્રેટેડ લિવિંગ છે આ વ્યાપારમાં ધર્મ એમાંથી ગયો છે ઇન્ટીગ્રેટેડ લિવિંગ ના અલગ અલગ પ્રકાર છે એટલે એ વ્યવહાર વિજ્ઞાન છે આખું વ્યવહાર વિજ્ઞાન છે વ્યવહાર શિક્ષણ નથી વ્યવહાર ફેક્ટ છે શું કહ્યું વ્યવહાર ફેક્ટ છે આ આપો તમે વાત એટલે ફેક્ટ છે તો ફેકચ્યુઅલી વ્યવહાર વ્યવહારથી રહેવો જ ઘટે પછી એમાં માન્યતાનું સાંપ્રદાયિક દ્રષ્ટિવાળા ધર્મોના પ્રકારો जे सांप्रदायिक दृष्टि बने रहा फिक्शनल नुअली रे शू खोरू आप, आप जो इंटीग्रेटेड शब्द वापरो छो ए कहवागुक मागुछ छू के दरेक ने व्यवहारती रहो हक है सांप्रदायिक दृष्टि थी छे छता बधाने व्यवहार एट बधु इलूसिवनेस आए कि ना आए વાત છે એટલે ઓબ્જેક્ટિવલી આવે હા એ જ આવે ને એક ભાવ ઓબ્જેક્ટિવલી આવે પોતાની સાંભળ દસ છૂટવાની જ નથી એને એટલે આપણે છોડાવી પડે પણ છોડાવવા ગયા કે છૂટવા જ ગયો એ બેમાં કઈ પણ થવાની છે એટલે સમજ આપો કંઈ ના કરું અને એવું કહી શકાય અનેકતાને સ્વીકાર કરવો એક છે ના એ શબ્દો ભાવેક્ટિવ એટલે કે એક્સકલુઝિવિટી એક્સકલુઝિવિટી સ્વીકાર કરવી એ ભગવાનને નકારવા જેવું છે પોતાનો જે માનેલો ભગવાન હોય તે એક્સક્લુઝિવ એક્સક્લુઝિવ છે બરાબર એટલે કંઈ બધા ઇન્કલુઝિવ શકતા તમે આપણી ભાવનામાં તો હોટ ભાવના શબ્દ મુખ્ય આરોપો ભાવના એટલે હો આપણું હો પણ એટલે હું એટલે વહેવાથી છું તો હું ભગવાનને માની શકીશ ને કે વહેવાન છે આ વિજ્ઞાન છે ને તો વિજ્ઞાન થી જ જોઈએ વિજ્ઞાન તો બે જ કરે કોઈ દિવસ એમાં ગપ સપના ચાલે આપ સમજે હું આ રીતે કઉ તો તમે બે કે ત્રણ દિવસમાં આપી દો સિક્સ પેજેસો રાઇટઅપ નહીં જાય લાગી જ વાત જઈને હું જોવાનું કે રહી શકે નહીં કોન્ટ્રીબ્યુશન આપજો ચાલો હવે આપણે પાંચ મિનિટમાં આ ત્રણ સૂત્રો છે જોઈ લઈએ જરાક દાદા ભગવાન અસીમ જયારો નમો વિતરા ઓમ રીમ દાદા ભગવાન સ્વણમ ગચ્છમી જાવ સાહેબ આપતા સૂત્ર નંબર એક હજાર સાતસો ગજવું કોઈ કાપી જાય તો જ્ઞાની પુરુષને શું દેખાય ચાલો જમે થઈ આટલી રકમ તમે તો મેં બોલવાનું એનું બાદ કરી ને એટલે ઉધાર ચૂકવાય છે અને જાણીને છેતરાય છે ચાલો જમે થઈ આટલી રકમ દાદાએ કહ્યું હતું એમણે જોયું ખરું કે પેલો ખિસ્સામાંથી કાઢે છે હું દાદા બે જ જતા હતા અને એટલી ગીરદી કે દાદા પેલા હું અંદર લઉં પશ્ચિમ ધીમે જવું કે પછી તો મારે તો એક જ પગર જેમકી દેવો પડે એટલી બધી ત્યાં તો પેલા તો બહુ કાવર હતું ને બોમ્બે તો અમે દાદર જવાનું થાય ત્યાં આવી રીતે અમારા બે ઘાસ જતા હતા ત્યારે દાદાના પેલી આઠ ટકા પૈસા મૂકી રાખવું પચાસ મૂકી રાખ્યા હોય તે છૂટા જ બધા રહીને જોયું પેલું કિસ્સો દેખાય આજ તે નહીં હોય છે જીમે આમ કરીને અને એટલી બધી ગીર્દીમાં તો પેલો તો બહુ હસ્યા આવે ને દાદા એ જોયું તારું તો દાદા તો બહુ બહુ જાગ્રત હોય સરળ જાગૃતિ બહુ બહુ જાગ્રત હોય આજુબાજુ બધે એ ચબરાત ના હોય સમજો પણ એમની જાગૃતિ અમે વ્યવહારમાં ચતુરતા તરીકે કામ કર્યા શું કહ્યું વ્યવહારમાં ચતુરતા તરીકે કંઈક વ્યવહાર છે રાખો કૃષ્ણ ભગવાન આવા હતા વ્યવહારથી ચતુર હતા સમજે ને ભગવત ગુણોથી જાગ્રત હતા એ બહુ મજાના હતા એટલે એમનું જીવન બહુ સુંદર થઈ જમાના વ્યવહારમાં એટલે એમ જોયું અને ધીમે રહીને પછી આજુબાજુ કોઈ ખબર ના પડે આમાં આમ ના કર્યું થાય સમજાવ જતા હતા તાની વાત કરું છું આ બાર વાત અત્યારે આખી અવસ્થા છે અત્યારે અત્યારે હું જોઈ શકું છું અવસ્થા ને દાદર સત્સન ચાલે ને ત્યારે એક વાર તમારે ટ્રેનમાં જવાનું પછી ઉતરીએ થોડો દાદરા ચડીએ ત્યાંથી ઉતારીએ ચાલીને પેલી બાજુ જવાનું તમને ખબર છે ને તો ત્યાં વિસ્તાર નથી સંતે અને એક વાર ત્યારે સીધા વડોદરાથી ગયા તા ત્યાં સાંજ ઉતર્યા તો વરસાદ અહીંયા ત્યાં જેટલો બધો હતો તે પાણી પાણી થઈ ગયું હતું બધે તો રોડ ઉપર પાણી આટલું ગટરો બધી ઓવરફ્લો થાય બધું એટલે બધું જલ્દી નિકાલ નતો થતો એમાં ઉતરીને ગયા દાદા કે પાણી છે બધા લેવા આવ્યા હતા કે કઈ વાત ચાલો ચાલો ચાલો કે દાદા ભાઈ થોડું રોકે ચાલુ જ કે છે ચાલુ એટલે કનુભાઈ દાદા નીકળ્યા અને એમને બધા જે લેવા આવ્યા હતા પાંચ દસ એવી ઉતર્યા દાદરા છડીને ગયા ત્યાં જે નીચે ઉતારીએ ને તે નીચેના ઓછામાં ઓછા છ એક પગ પાંચ પાંચ પગે ત્યાં પાણીમાં હતા દોઢ ફલાંક જેટલું ચાલી નહીં એટલે પાણી પછી ત્યાં ગયા મકાન માં બેઠા અંદર ક્લીન્થ ઉપર તારે જવાય ને આવી રીતે વ્યવસ્થા હતી પેલી ગુરુકુળમાં થઈ ત્યારે વડોદરામાં એટલો જ વરસાદ અને એટલું બધું પાણી એટલે કિલનપુર રસ્તો તો સિંગલ રસ્તો આટલો આવું કઈ અને કિલનપુરની સામે નવાપુર અરે પેલું નવાપુરા કેવું ગામ છે ના સામે એ રતનપુર આવ્યું એ તમે બધા પાછળ ના એટલે તમને ખબર ના પડે સામે ગામ છે એટલે ત્યારે તલાવ છે તે આજે તલાવ કાપેલું એટલે બધું જ આજુબાજુ આ બધા લો એરિયા હતો એટલે આપણા ત્યાં અને બધું રોડ રોડ ઉપર એ પાણી અને આપણું નીચેનું પોષણ હતું આપણું ખેતર તે ફિલિંગ બધું કર્યું આ સમાધિનું બધું છે ને બીજે પછી આ જગદીશભાઈ ફિલિંગ કરી ના તો આટલું છે એટલે તે વખતે એમાં આટલું આટલું પાણી થતું ધું ઊંચું કરી ન ગયા અને શેડનું તો અમે જરાક થોડું ઊંચું લીધું હતું એટલે એમાંથી શ્લોક કર્યો હતો પેલો મોટો દરવાજો એટલે એમાંથી પેલી બહાર કાઢવા માટે સ્લોક ઉપર થઈ અને અંદર નહોતું બેઠવું એટલું જ ત્યાંથી બે ફૂટ બાકી રહેલું ને ચું પછી ખોરવું હતું અંદર ચાલે રસિકભાઈ ગુરાનાજનું કારખાનું ફેલોજન બ્લુ બનાવતા હતા ઇન્ટરમીજીએટ ટ્રીટમેન્ટ એટલે અમદાવાદથી સીફ કરીને એ લાયેલા હતા બધી ખોરતા હતા પછી દાદાએ કોઈ પેલા પડ્યું છે વાપરો ને બાંધીને મૂકી રાખ્યું છે તે હું વાપર્યો ચલો એટલે એક બાજુ પોષણ અત્યારે જે રસોડું છે ને એ ભાગે એમાં એ વાપરતા હતા એ ભૂરું ભૂરું બધું પરાને આ બધા પાથરી બે પાથરડા એની ઉપર કરી નાખ્યા હતા અને ચેન્જ કર્યું હતું એ પહેલી ગુરુ પૂર્ણિમા ત્યાં ઉજવાઈ ત્યારથી ચાલુ થઈ સેવન્ટી ફોર કે છે સેવન્ટી જ હશે સેવન્ટી ફોર કે ફોર એવું છે બોલો સેવન્ટી હતી પેલી આ થઈ ગઈ હતી બાર નીકળી થઈ એ ત્યારે આ પ્રાણીનું આ જ્ઞાની પુરુષનું સાધિકતા જોવા જઈ છે કૃષ્ણ ભગવાન એમના માનવ જીવનના બધા માનવોના વ્યવહારોમાં બધા સાથે પોતાને શખ્ય ભાવે ગણતા હોય એમની સાથે શું કે પોતાને ના ગમતા હોય એવા બધા સાથે શું પણ બધા સાથે પણ રહ્યા હતા પણ કોઈની જોડે દ્વેષ ભાવ નહોતો એમને પરંતુ એ જાણતા હતા કે આ ડમરાનું ફૂલ છે અને આ મોગરાનો ફૂલ છે શું કરું આ કેવડો છે આ ડમરો છે મોગરો બધું જ આવે પણ આપણે આજ્ઞા ધર્મથી પ્રકૃતિને પ્રાકૃત ફૂલો એ ગણીને સમજીને કારણ કે નિમિત્ત અને નૈમિત ફૂલો છે ને એક જાતના એ દરેક પોતપોતાની રીતે એનો બધું બધા એકબીજાના અંદર કરે છે એની ધાજગો છે આ બધી એટલે આ દાદાનો એને બગીચો એટલા માટે કયો દાદા એ આપણે ઘરમાં બગીચો થયો સાથે કહ્યું આપણે બીજું પેલો વાવું ના પડે કશું કરવું ના પડે ઘર જ છે બગીચો આપવો શું કહો છો એમાં એડિશન કોઈ નવા પ્લાન્ટ આવે ને તો શું પછી આ પ્લાન્ટ સાચવનારા હોય બગીચો કયો ભાભીને પણ એટલા વાક્ય પરથી એટલા ખુશ રહે છે શું કહો છો તમે કહો ના જવાબ હારો નથી ચાલ એટલે આવું છે આ જ્ઞાની પુરુષનું ગજવું કોઈ કાપી જાય તો જ્ઞાની પુરુષને શું દેખાય ચાલો જેમ થઈ જમે થઈ આટલી રકમ ઘેર વપરાયા એટલા ગયા ગટરમાં જમે થઈ આટલી રકમ અને ઘેર વપરાયા એટલા ગયા ગટરમાં આ બે વસ્તુ સાથે છે બે વસ્તુ સાથે છે लक्ष्मी जोड़े के व्यवहार तो दीदी होारा संकुचित भावने लीधे अशी रीते दिशा भाव थी जैम देखाय कहवाई गय पूत्र नंबर आठ सौ गजबू काफे तो असर नश्चय हद में पैठा गजवू कापे तो असर न थाय तो निश्चय की हद में पैठा વ્યવહારની હદમાંથી નીકળી અને નિશ્ચિતની હદમાં શરૂઆત કરી દોષ નહીં દેખાવો જોઈએ પછી આ તો પેલો દુઃખ ચોરનો તો બહુ જ બધી અમુક વ્યવહારમાં આપણે બધી થઈ ગયું ને પાકી ચીરને એના પ્રકારે એ બહુ કહેવા માંગે છે પછી છેલ્લું સૂત્ર ચાર હજાર એકસો વસ્તુ અવિનાશી છે એના પરિણામ પણ અવિનાશી છે फिणाम विनाशी आप है जो आप आत समझ तो बने मिक्सचर ना थे एट्ले बोतपोता परिणाम न बजे टंको की न बजे हूँ शुद्ध आत्मा छू ए मतलब सूरत सूत्र में नहीं क्यों छूट टंको की ना અને ત્યાં સુધી આપણે એ થઈ જવા માટે તમામ લેપામાન ભાવોથી સરળતા ન શુદ્ધ આત્મા છું તમામ લેપાવાન બોલતાની સાથે આપણે આ મન વાણી અને કાયાના તમામ લેપાવાન તેના સંબંધોના તમામ લેપામાન ભાવોમાં એવું પૂરતા એડજસ્ટ કરી લેવું પડે ચાલો જય સચિદાનંદ મંત્ર બોલાવું એક્સેપ્ટન્સ આ ઇંગ્લિશમાં કોને પૂછ્યું છે ઇંગ્લિશમાં કોને પૂછ્યું છે આ ક્યાં પૂછ્યું છે એક માણું જ છે આ હાઉડઝ વન એક્સેપ્ટ વિદાઉટ એક્સપ્રેશન ઓર સપરેશન વેન કેન ગેટ હેપન એન્ડ હાઉ એ તો જ બની શકે અને હું શુદ્ધાત્મા છું એ વિઝન આપણી સાથે એવી રીતે બની શકે કે આ વ્યવહાર આ બધું જ કોઈપણ પ્રકારની વ્યવહારની પરિસ્થિતિ पी ए सजीव होजीव वस्तु वक्त आपने अमक नहीं कहूँ आम नहीं क्या कहती है अपने बी रीते हैं सजीव खास बहुत मुख्य लेव पड़े बार व्यवहार दृष्टि निर्जीव हो तार आ वस्तु व्यवहार विभाविकपणु विवाहपणू न जोता कहना खाली कहवा पुतगल स्वरूप जो कहवा आटू समझाय निजी स्वरूप न गमती तब गमती थी जैसे बात समझाई छूतगल स्वभाव स्वाभाविक स्वभाव की शू क्धात्मा शुद्धात्मा स्वभाव थी सहज है समझ स्वभावे करीने ह स्वभाव तो शू के स्वगुणों करनशीलता गुणों गुणातीत दशामा में स्वरूपे छे, संपूर्ण शुद्ध स्वरूपे न सर्वांग शुद्ध स्वरूप चलो जय सचिदारायण मंत्र बुलाए बुलाये नमो विद्रा गाय नमो विद्रा गाय नमो हरहंता हता नमो सिद्धाण नमो सिद्धाण नमो आयरियाण नमो आयरियाण नमो वजायण नमो वज्रयानम लोये सव साहूणम नमो लोये ऐसो पंच नुक्कारो हैसो पंच પાવ મંગલાણ ચ સૌે સિંહ મંગલાણમ ચ સૌે સિંહમ હવાઈ મંગલમ હવાય મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃિવાય ઓમ નમ શિવાય જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે પછી કાર્યક્રમ દાદાજી ના મુજબ છે ગુરૂવાર સત્સંગ સવારના નવ થી દસ આ જગ્યાએ રહેશે ગુરુવારની સ્વરૂપ કિર્તન ભક્તિ સાડા પાંચ થી સાડા સાત બાબુકાના હોલમાં અને શનિવારનો રેગ્યુલર પ્રાપ્ત વિધિ આ વખતે મહાત્મા સોનલબેન બિપિનભાઈ પટેલના નિવાસસ્થાને એ ત્રણ વૃંદાવન બંગલો મથુરા નગરી પાસે રહેશે આજનો પ્રસાદ મહાત્મા તરૂણભાઈ પટેલ અને ભાલચંદ્રભાઈ પટેલ કરેલીબાગ તરફથી રાખવામાં આવે છે મહાત્માઓ પોતાને સત્સંગ પતર્યા પછી छली जगह ऐसी प्रसादी लेने जाए जय सचिद दादा भगवान हसीम जय जयकार दादा भगवान ना।